ए आवो, आवो। आवी गया आव हू वर्ता कहना अरे वहा भो तलाजा मैठा बैठा प्रथमेश वार्ता सांभे निहारिका જાફરાબાદમાં બેઠા બેઠા વિવેકભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે કુકડો અને કૂતરાની ભાઈબંધી એક હતો કુકડો એનો એક ભાઈ આ ભાઈ બંધ તો કૂતરો હતો એક દિવસ કુકડો કૂતરાને કે ચાલ ને ભાઈબંધ આપણે આ વનમાં ફરવા જઈએ અને વનના બધા રસ્તાઓ જોઈએ આપણે ફરવા તો જઈએ એમ કઈને કુકડો ને કૂતરો તો ઉપડ્યા હો વનમાં ફ પણ સાંજ પડી પછી અંધારું થયું ક્યાંય રસ્તો ન મળે પાછા આવવાનો અંધારામાં તો કાંઈ ખબર પડે નહીં એટલે કુકડો તો બોલ્યો આ રાતે વનમાં રખડવામાં રાત વાસો કરવા માટે એમણે એક મોટું ઝાડ શોધી કાઢ્યું આ ઝાડના થડમાં સરસ મજાની બહુ અને કુકડો ઝાડ ની ઊંચી ડાળ પર રે રાત અહીંયા જ પસાર કરવી એવું બંને નક્કી કર્યું ભાઈ આ કૂતરો ને કુકડો પોત પોતાની જગ્યાએ એ ગોઠવાઈ ગયા હો અંધારું થયું એટલે રાતે અવાજો કરે એવા અવાજો આવ્યા કરે હો ભાઈ બંનેને બીક લાગે બીક ના લીધે बनने फफ़डवा मोडे कूतरा ने तो ऊँध आ गई पुकड़ा भाई ने ऊँध न સુરત દાદા ઉગ્યા અને તરત જ કુકડા ને તો મજા પડી એટલે એણે તો કુકડે કુક એમ કરવાની ટેવ હતી એટલે સવાર થઈ અને સુરત દાદા સેજ બાર નીકળ્યા એટલે તરત જ કુકડો બોલો કુકડે કુક કુકડો આ બોલ્યો એ એક શિયાળે અવાજ સાંભળી લીધો હો ભાઈ એને થયું કે વાહ આજે તો સવાર સવારમાં મને સરસ મજાનો નાસ્તો મળશે કુક શિયાળ તો આ અવાજની દિશામાં ગયું છાનું માનું છાનું માનું અને પોચું ઝાડની નીચે અને જોયું તો કુકડો ખૂબ ઊંચેની ડાળ ઉપર કુકડે કુક એમ બોલતો તો શિયાળ જઈને કે એ કુકડાભાઈ આ તમારો અવાજ તો બહુ મીઠો છે ને કઈ મને એક ગીત તો સંભળાવો તમે તો કેટલું સરસ ગાવ છો કુકડો તો રાજી થઈને બોલો ચાલો સંભળાવું પણ તરત જ શિયાળ કે પણ એ કુકડા ભાઈ આ મને આટલે દૂરથી તમારું મોઢું બરાબર દેખાતું નથી હો તમે જરાક નીચે આવો ને હું તમને જોઉં તો ખરા કે તમારું મો અને વળી તમારે મારી સાથે દોસ્તી કરવી છે તો તમે મારી પાસે નીચે આવો ને પણ કુકડો તો આ શિયાળની બધી ચાલ સમજી ગયો હો ભાઈ એટલે ધીમેથી એ તો બોલો તો ચાલો હું નીચે તો આવું પણ ત્યાં સુધી તમે મારા બીજા ભાઈબંધ ને જગાડો ને આ પેલી બખોલમાં સૂતો છે હજી એ થતો જ હશે આપણા ત્રણેયની બરાબરની ભાઈબંધી જામશે ઓ શિયાળ પર શિયાળને થયું કે વાહ આજે તો નાસ્તામાં બે કુકડા મળશે કુકડાનો ભાઈબંધ કુકડો જ હશે એમ માની એમ કરતો કૂતરો ભો અને ભસતા ભસતા બહાર નીકળો અને શિયાળ પર તૂટી પડ્યો એતો અને શિયાળના ગળામાં ને પૂંછડીએ ને પગે મોઢા પર बटका भरी ली होता भाई <laughs> नम कूतरा जीव बचाव लीधो भाई बने पाकम पाका भाई बंद था तो चलो आज आती का हूँ तमें बीजी वार्ता कही शो आओ जो